આઉટ સાઇડ માં બાર લટકતો હોય તો કોઈ તોડે નઈ હોય અલ્લાઉદ્દીન મિયા બીજા કોઈ વાણિયા લે પણ આ તો પેલા અલાઉદ્દીન મિયા ને જો નામના રે તો બહાર હોય રૂપા કશું નામના અલાઉદ્દીન મિયા તે બચવું એટલે બે રૂમ રાખવા જોઈએ બે જ આ મહિનો બચી શકાય વધાર હોય ને છોડી દવા નહી નાખવાની અરે તમે દવા દીધી નાખો ને બધાને ખાઈ જ વોઠે નહીં આ દઈ વસ્તુ નહી આપણી જગ્યા થવું થાય નહી મકાન તો એવી વસ્તુ છે કે એમનો ખોયાક જ માંસ નું બ્લડ બીજા કોઈ બ્લડ નહી ગાય નીકળું કે ના એટલે આ મહાસ પુત્ર એ શું કે છે મકાન શું કે છે કે તારે અમને જમવા દેવો ને જમવા દે ને તું ઊંઘે જઈશ અમે જમવાના છે શું કે તારે અમને જવામવાના છે તપ કરવાનું નથી ખાઈ પીને સે નહિ તો પછી તું આ ઊંઘ જ ખા છે ત્યાં સુર્ય હોય ને શું કરે કેમ એ બુદ્ધિ વગર ની વાત છે શું છે મારવા થી ઓછા થાય છે બુદ્ધિ વગર ની વાત હા ઘણા લોકો છે સમજાતું નહીં રાક્ષ બધા અખતરા કરી પેહલો પેલી સ્થિતિમાં એવું હતું કે બાર નાખી આવતો એટલું ત્યાં પછી બંધ કરી ના ગમે મકાન આપણે વધારે પડી થઈ ગયા છે તમને ઘટતા નથી પોટલું લઈને ક્યાં આવે છે તો એ ખાવા પૂરતો આવે ને કઈ બીજું કચેરી પસલા આવતા કે મારો કયા કર્મ નું ફળ છે માકડ ખવું આ માકડ મચ્છર બધું છે એ કયા કર્મ નું ફળ છે ઈજા બધા લોકો લોહી પીએ ભાઈ અને પુરુષે કે ભાઈ ને તું મારું લોહી ના પીશ કે પીવા ત્યારે માખન પીયા ત્યારે કદાચ શું ખોટી મન એ હોવું જોઈએ મિયા ની વારી તો નહી લેતા મિયા ની વારી હોય ચાક ના લેવાય બીક લાગેલા અલ્લા મિયા ની વારી ના લેવાય અને મેલેરિયા થાય છે બધા સમજ તમને એને મારવાનો અધિકાર છે પણ તારે તમે બનાવી શકતા હોય તો એને મારવાનો અધિકાર છે આ પખું બનાવો કે આ બનાવો એ તમે તોડી રાખો સમજભ ને પણ આ બનાવી શકતા નથી દાદા મને માણ કરે તો કાકા કે છે કે માકડ મને કરે તો માકણ મરી જાય છે માકણ એમને કઈ તો માણ મરી જાય છે એને લાગી જાય એટલે જે ખાટલા માં હોય તો એ સુઈ જાય તો આપડે જે ખાટલા માં માખણ હોય એ સુઈ જાય એટલે માખણ મરી જાય ચા દાડા તાર સુ જાય એટલે બધા માકણ મરી જાય પાપ લાગે એટલે પાપ એમને લાગે કે નહીં એમને પાપ લાગે એટલે માકણ મરી જાય ને ખાય આપડે બી ઘડે એવું છે ખવડાય માં ખુદરી થાય ત્યારે કઈ રીતું હોય ત્યારે શું કરીએ છીએ આપડે ખુદરી થાય ત્યારે કઈ રે ત્યારે શું કરીએ એની રક્ષા કરવા માટે જાત જાતની રક્ષાઓ કરી પડે એમ કશું વળતું નથી નાખવા કેટલી બધી માફા માં દવા લાવ્યા અને કેટલા લોકો પીર મરી ગયા મચ્છર ની બધી રે ના જરૂ થઇ ગયા છે આ મુકેલું છે મચી મૂકેલું આવડું છે બસ હવે એવો થાય માફ હા એ પહેલું બનાવ્યું છે હજુ બહાર પડતી આવે ખરેખર હુંડી સ્વીકારી એ હકીકત સાચી છે એ તો આપડે વાલ પૂછીએ ની આ બુદ્ધ તો કંટ્રોલિજ કે છે શું કે છે સાંભળીઓ ભક્તિ કરાવવા માટે લાલ રીતે પડે અમે ભક્તિ માં ધર્મ માં તે ખરાબ દેખાડ્યું ભગવાન તો એ દુનિયા ભર બધા આવ્યો છે મદદ કરે ક્યાં નથી ચાર નથી એક ચાર ના ભગતો આવું ક્યારે લોકો ઉભું કરેલું કહે લોકો ઉભું કરે ભગત એવું ના બોલે લોકો ઉભું કરે ભગત તો ઘેલા ભાઈ ડાય ના ભાઈ મોટો મહાન ભક્ત થાય તો મરવાનો થયો બધા એ કહ્યું ભગત આ કાઢ ના થાય હાલ તરી હાર સુધી જશે કેમ કાંઈ ના નહી જવું ભાઈ કે બાર એટલા બધા પેશાબ કરવા ગયા પછી યાદ આવ્યું સત્સંગ છે ચાર વાગે પેલા કામ હરી ગયા એ લોકો ખોરાક હોય કે બોલ્યા છોકરા બધું બોલાય નહીં એવું મળે બોલાવી ને બોલાય નઈ મનમાં બધા ગેલા ભાઈ ઘેલા બોલે મરી ગયા ભલું થયું બધી આખો એ કેતો કેવાય કેવાની બીજા બધા ભક્તો ઘેલા ઘેલિસ સારું પણ સ્વામી કઈ તો આ ગયા એ કરવા આવે સાતમી આ તો ઘણા હેલ્પિંગ હોય છે ભગત નો સ્વભાવ કેવો ત્યાં તમને કહું ગરીબી હોય મિશન ભગત ના હોય કાચો હોય ખૂટે કપડાં ખૂટે પણ પોતે સંતોષ એટલા બધા હોય થાક નથી પેલી બેન કેસે કઈ નઈ રોટલો આવે ને મીઠો તો અત્યારે સંતોષ ભાઈ ને પણ કોકડા આપી જાય મારા ભગવાન ભગવાન તો દૂધપાક કઈ થી લાવ્યા લેજસ્ટમેન્ટ એડજસ્ટમેન્ટ કરી નાખે હા એટલું ભગવાન ને આ કપડું મોકલ્યા ભગવાન મોકલ્યા નથી મેતાનું જયારે જેમ આગળ વધ્યું તારે બોલ્યું છે આમ બધા થયો કઈ નિગડો આવતો નથી કે ઘ સાધનો કર્યા પણ નિવે અત્યાર સુધી સાધના જે કરી છે ને તત્વી પહોંચાયું નથી તત્વ તો કબીર સાહેબ નથી પામ્યા અને કોઈ નથી પામ્યું પણ નજીક છે એ લોકો નજીક માં બિલકુલ નજીક કબીર સાહેબ જેવો તો બુદ્ધિશાળી ભક્ત હિન્દુસ્તાન માં નથી બુદ્ધિશાળી તો કયો બઉ બુદ્ધિ વેરી બુદ્ધિ વાત ગમી કે બહુ સારી દાદા ના આપડે સમજે નઈ એના કરતાની પછી સમજીએ તાર પડી જાય આપણી મારે બધું લૌકિક હોય બધું કેવું અને યોગ દ્રષ્ટિ થી માનેલું જ્ઞાની કે શું હશે સદગુરુ પર ઘણા નો વીલ પાવર એટલો બધો હોય છે શ્રદ્ધા ગુરુ ની પાસે એટલી બધી શ્રદ્ધા હોય છે ગુરુ ની ઉપર એટલી બધી શ્રદ્ધા હોય છે ધારેલું થઈ શકે છે હું કઈ દઉં મને બધા દેલ પંદર લાખ બધા કામ થઈ ગયા વલદી મોટા મોટી હજારવી જ છે આવું તો બધા દુનિયા બધેલું જ નહીં ઐતિહાસ બદલવા દાદા તો વિતરાક છે તો આ બધું કેવી રીતે થાય છે જાણવું છે એવું છે ને દાદા વિતરાક છે છતાંય પણ ત્યાંનો વ્યવહાર છે મૂર્તિ થઈ કઈ શ્રદ્ધાની મૂર્તિ પછી ત્યાં બેઠા ઉકેલ જાય ગયો શ્રદ્ધાની મૂર્તિ એને એમ ના કેવાનું શ્રદ્ધા રાખો મારી પાસે શ્રદ્ધા આવી જઈ શ્રદ્ધા ના આવે ગાળો ગળીએ અને પેલી શ્રદ્ધાની મૂર્તિ ના થાય ત્યાં સુધી ક્યાં ક્યાં કરે મારી શ્રદ્ધા રાખો મારી શ્રદ્ધા રાખો શ્રદ્ધા મૂર્તિ ના થઈ લેવાની એટલે શ્રદ્ધા મારી પર રાખો એવું કે આપણને મને પચી વાન સાધુ મારે તમે શ્રદ્ધા રાખો મારી પાસે વખત વાટતી છે એવું બોલો કે શ્રદ્ધા આવે અગર પ્રભાવશાળી હોય એક વાર દે જાય નથી પ્રભાવતા નથી બોલતા એટલે કશું ચારે ટકા નઈ હૃદયથી બે બુદ્ધિથી બે ટકા હોય પ્રશ્ન એવો છે પ્રશ્ન એવો છે કે દાદા ભગવાન વિતરાક છે અને દાદા ઉપર શ્રદ્ધા અજોડ શ્રદ્ધા હોય અતુટ શ્રદ્ધા પણ વસ્તુ કેવી રીતે બને છે એમ આપોઆપ બને છે કે દાદાનો એવો પ્રભાવ છે કે સહજ વસ્તુ છે લોહ ચુંબક છે એટલે આપોઆપ બધું ખત્યા તો લોહચુંબક ગુણ ઉત્પન્ન થયેલા બધા લોહચુંબકીય ગુણ હમ એનું કરવા પડું ના હોય નરસિંહ મહેતાની છોકરીનું જે થયું તેમાં ભગવાનમાં એને અર્થ શ્રદ્ધા તેથી કુદરત કોઈ એને હેલ્પ કરી હશે આ જગત માં કોઈ તેના ને મદદ કરી હશે નરસિંહ છે હિસાબ છે ગપુ નથી કોઈ પણ વસ્તુ કરી દરેક ને ક્યારેક કામ અટકતું નથી કયું કઈ નિમિત્ત હોય દાખલા તરીકે હું પાલડી આવવાનો હતો કાલે દાદા પરમ દિવસે તો મેં મનમાં વિચાર કર્યો કે અમુક રિક્ષા ભાઈ જો મને મળે અને હું નક્કી કરું તો પાર્ટી ટાઈમકાર લઈને આ બધું ગોઠવું તૂટી જાય અહંકાર વચ્ચે અહંકાર બધું બગાડ હું આમ કરું તેવાની શક્તિ નહી વર્લ્ડ કોઈ માણસ એવો પાછો નથી જેને સંતંત્ર કરે એવું માણસ નાખું તેનો ઈ કોઈ જેમ ખાલી શું સમાધાન થયું સમાધાન થયું યાદ બોલ્યા હતા કુ હજુ તો ફિઝિકલ એક્ટિવિટી ચાલે છે આમ થવું જોઈએ આમ કરીએ તો આમ થવું જોઈએ એક્સપેક્ટેશન છે સાંતવન છે એવું એક્સપેક્ટેશન જે કે આવું આમ કરીએ છીએ એટલે આમ થાય છે એટલે શાંતિ મળે છે કે જેવું નથી આપ્યું તેનો ભાઈ લાભ થાય છે દિવસની એક્ટિવિટી થઈ ને કઈ પણ કઈ પણ આવી ને નથી થયો સારી વસ્તુ લૌકિક ના અલો ફેર કરો અલૌકી અસુ નથી એમાં શી કે શાંતિ મનની શાંતિ મળે એ જ્ઞાન થી મનની શાંતિ મળે અને અશાંતિ મળે બંદી મળે અને અલૌકિક આનંદ હોય બાર તો મનની શાંતિ હોય મનની શાંતિમાં લોકો સાધુ સંન્યાસી બધા મસ્તી મજા કરે તો મનની શાંતિ મસ્તી વિનાશી હોય પંદર વર્ષ ઉપર હા તા પાસે જ્ઞાન આપો એકાગ્રતા રતા બધે કલા સુધી સર મેઘ્રતા રોગી નથી એકાગ્રતા રાત્રે હું તમે આ બે કલાક બોલ થાય શું કા બીજો એક કલાક થાય એકાગ્રતા શાંતિ થાય શાંતિ થાય એમાં કઈ પ્રગતિ નથી એકાગ્રતા એ પ્રગતિ નથી શાંતિ છે વ્યગ્રતા મટાડ છે પછી મને કહે છે આ સાધન તમારે નકામ શું કે છે યોગ સાધન કરું છું તાર મેં થવાબ આપું છું તમને શીખ સમજી લેજો યોગ સાધન આત્મા ના તમે ચિત્ર આત્મા કરો બંને સાધન મારો નકાવોલ ગોલ મેળવીશ મા ઘટતો જાય એવા યો નહી આખુંડફ આખું કુદાખું કુદા આજુબાજુ થયું શું થયું લોકો નથી એવું નથી કરવાનું હોતું નથી અહંકાર અહંકાર આ જ્ઞાન થી જાય ત્યાર પછી વ્યવસ્થિત દાદા પર શ્રદ્ધાના કારણે બને છે બનવાનું હોય તો બનતું નથી સંસારમાં રહે આદર્શ જીવન રાતે રાતે દહી લખાયું જ फोन फोन कहता था आभी। भाई ने फोन बता ना थी। दाएग दाएग एक मन तेरे हृदय भी तेज भी करो સમજવાની ક્ષમતા બધા ની માલ નથી તમે જરા દેશ બધા માં તમારે કઈ દેવાનું હા અહી તો જીરો જ જે હોય તમે કરી આપો જે કૃષ્ણમૂર્તિ ની એક ચપડી ફોલો કરું છું એમાં એટલું કે ધ્યાન યુગ ધ્યાન યુગ સમજાવે છે તે પ્રમાણે હું થોડું ઘણું કરું છું વાંધો પાત્રી થઈ ગઈ એટલા બધા પાત્રતા આવી ગઈ પણ રસ્તો મળતો નથી એ તો ફરી પાછું થવું પડે માલ મળતો નથી એટલે પેલા જે પાત્ર બહુ હતું એ ઉદાપાત્ર થયા પેલા પાત્ર બહુ છે અને અત્યારે કોઈ ચીજ એવી નહિ જે પાત્ર બનાવનાર કુપાત્ર બનાવનારી ચીજે એટલે આ એના કરતા અમને કઈ લે સરઘર છે હા મેં પાત્ર થઈ ગયા હવે તમારે પાત્ર થઈ ગયું આ તો બધા પાત્ર લોકો મને પૂછે હું અધિકારી છે એની પાસે ગુપ્ત કારણો છે ગુપ્ત કારણો છે મને ભેગો થયો પ્રશ્ન છે કે અક્રમ થના બધા આવે તો મજા હા ઘણા તારીખો આ કાર્યક્રમ બોલાયા ઉપર ઉપર ની હા છે કે અંદર ની હા અંદર ની હા એજ ખબર નહીં હા દેખાય રહી આ બધું રિલેટીવ છે આજે રિયા દેખાય રહી છે અને રિયલ જવા પછી જોયે તો મજા આવે સમજ ને કારણ કે ટોળામાં બેઠો હું ટોળામાં એકલો ના પાડીએ છો કે દાદા થોડું છે મારા દાદા એ બધી મિસ્ત્રી માગો દુકાન માં બધું મારે લાગે ફ્રી ઓફ કોસ્ટ છે અપમાન કરી લઈ જા અપમાન કરી લઈ જા પણ તું સુખી થા જો હું સુખી થયો પ્રજા દિશામાં રોકડી તો જગ્યાએ કઈ બધા સુખ ને પામી છે કોઈ સુખ પામવા બાકી નથી એવા સત્યનારાયણ સંઘ ના લો ના તમે જે આપણે લઈ લવું પ્રેમથી એના રિએક્શન મિસ્ત્રી પ્રસાદ લઈ ગયા છે અને ખરો આનંદ પ્રકટ થાય ને આ તો બઉ બીજી વસ્તુ ચાલુ આ તો અનુભવ ગમે છે આ તો જેને અનુભવ અનુભવ ગમે છે આનું વર્ણન થઈ શકે એવું નથી અમાન્ય અહિંસક ના હાથની હિંસા છે એ ખબર ના ના ના ધર્મ બાળ જઈ જરૂર તો પણ શાંતિ નઈ જાય મોક્ષ ના થાય સંસાર ના ધર્મો થી ના થાય પણ શાંતિ ના થઈ જાય હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ તો ખોટો નથી બઉનાર બરોબર નહીં હિન્દુ ધર્મ નું ડ્રોઈંગ તો બઉ સુંદર છે ડ્રોઈંગ સદન સાથે બધા ગાઈડ શાંતિ ન થયેલ એટલે પૂછવું પડે તમને શાંતિ થઈ લીધું નકા બીજી छे कदापी माइंड डायवर्सन आम तो धंधो बीजु बीत सरसाग्रता रहती कदा माइंड पर जाए तो पास डायवर्ट थी जाए કોઈ એકાગ્ર થાય માણસ નહીં બધા હોય ભલે મોકલો ના બધા એકાગ્ર વાળો આપડે પેપર મળે કે એકાગ્ર વાળા લાખ રૂપિયા આપવા તૈયાર એ આપણા જીવન આપણે એના જેવા અને એકાગ્રા શક્તિ તો છે એકાગ્રવાની શક્તિ તો છે નથી એ નઈ તા ભગવાન ભક્તિ કરવા દેખાય છે ભગવાનતા થાય બીજું બીજું કશું કામ લઈને બેઠા હોય તો વચ્ચે અધૂરું મૂકી ને જવાય કામ ને અધરું મૂકીને પછી પૂરું થાય છે ને જિંદગી કઈ છે ભગવાન બાબત એકાગ્ર થાય છે એકાગ્રતા રહે નહી કરનાર એનું કારણ શું પૈસા ભગવાન ભગવાન પૈસા પર જરૂર છે એ ભગવાન માં રીતિ હોય છે સ્ત્રી ઉપર પૈસા ઉપર ઘરે બાળક બધા ભગવાન ઉપર નહીં આપણા તો પૂછ્યું આવો ને આવો ને બરોબર ને આપડે પૂછ્યા એટલા માટે તમે